આપડે એ પદ ને શું કરવું છે આપડે હું જ્ઞાની છું કરું આથી મોટું પદ કર્યું જે લઘુત્તમ પદ ક્યારે પડી ના દેવાય એવું મોટું પદ કેવું કરતા બરોબર ભગવાન નું નામ લઈ જઈ બેઠા પબ્લિક ઉપર ભયંકર જોખમ છે જોયું આ જે ભગવાન નું નામ લેવડાવ છે ને એમને ભગવાન શબ્દ લખવાનો અધિકાર નથી શબ્દ બોલવાનો અધિકાર ભગવાન એટલે બોર્ડ ના અર્થમાં સમજે છે અને એ મનુષ્ય છે એટલે લોકોને આ ઊંધી ઊંધી ચક્કર માં ચડે છે લોકો શું ભગવાન ભગવાન એ ભગવાન આપડે પેલા સંસ્કૃત માં ભગવાન તરીકે ભગવાન શબ્દ ના છપાય ને કોટાળો ના થાય છાપવા ભગવાન એ તો સારું છે એટલું સારું છે એ તો સારું છે એવું પોતે દાદા ભગવાન નથી એ તો આવું છે કે લોકો ગાળો ગોવા મને નહીં ભગવાન શંકાની અંદર ગતિ હોત પણ ભગવાન એને ભયંકર ચોકલાઈ જાય જાય નથી ગાળો મને પણ તેનો ઓછો નથી આ દાદા ભગવાન ના રહે ખરાબ કેશું દર્શન છે પણ જ્ઞાન ને ના રહેશું આ જ્ઞાન ઉપર આવડત ના થતા શું તો નથી કરતા જ્ઞાન ની વિરાધના કરતા દાદા ભગવાન ની વિરાધના તીફ આવે ને ભગવાન એ વગેરે કરે પણ વગર ભગવાન પરંતુ આપ ભગવાન તો આપતો છપાવતા નથી પણ ફક્ત છપાવે પણ ફક્ત ભગવાન તો છપાવે નઈ તો વાંધો શું ભગવાન દાદા ભગવાન જે છે આ ભક્તો એવા નવરાત નથી નવરાત્ર ને ત્યારે જગત જગત નો આજી રાત એટલું બધો છે દુનિયા અજાય પણ દાદા દાદા કોક ને કહીએ ક્યાં તો ભગવાન જો ખુશ થઇ જાય પણ કોકને કેવાનું થયું તો ના થઈ જાય લાખો રૂપિયા ના પુસ્તકો મફત અપાય દર ચાલ લાખ ના પુસ્તકો મફત અપાયું આ જગત આ વિજ્ઞાન દર ચાલ મફત અપાય અને બ્રહ્મચર્ય પુસ્તકો કોઈ હિન્દુસ્તર બહાર પડ્યું એવું બ્રહ્મચર્ય નું પુસ્તક બહાર પડ્યું કે વાંચીને લોકો છે બ્રહ્મચર્ય માં સ્ત્રી પુરુષ બંને બ્રહ્મચર્ય પાડવા માટે આવે જે નથી તે બોલ્યા નથી શુદ્ધ છે આપડે ફુલ્લી કહ્યું બધું બ્રમ્ચર્યુ આખું મોટું પુસ્તક આઠરે પાન નું પુસ્તક લખ્યું શકે સમજ માં જ્ઞાન સમજી ગયું કહેવાય આખરે આશરે ચાલે આગળ આ આદેશ ખાઈ માં આવશે ખબર તોય ના આવે ખાય છે બધું વસ્તુ ખાય છે વસ્તુ આવી સવારના પર માં નાવું જોવું પાઠ પૂજા કરવી પછી દહીમાં પ્રવર્ત થવું એ સંપ્રદાયો સંપ્રદાય માં એ બધું કેસી ગયું છે ને સંપ્રદાય માં એ બધું કહી ગયું સંપ્રદાય વગેરે આપણા ગર્મ સદેશ આ બધી જરૂરિયાત અને બીજું એ જ્ઞાન એટલે નાલા ધોરણ બધું બરોબર છે એના સુધી કે એવું નથી દાદા કોઈ ધર્મ નો કોઈ ધર્મ ના પ્રમાણ ને દુભાવે નમતા કોઈ નામતા સ્વીકાર બળ હતા આપડે તો બધી ના બધા ધર્મરા કોઈને મન માં એમ ના લાગે કે આ પગતાથી બોલે પ્રમાણ સત્ય હોય એટલા પ્રમાણમાં એને કે બીજા જેટલા પ્રમાણ અસત્ય હોય છે પ્રમાણ દુભાવે નઈ પુણ્ય માને છે આપડે એને પાપ સમજીએ કે અશ્વ અશ્વ પશુબલી આ બધા આપતા અશ્વ નો કાપી નાખતા એટલે આ બધા લગ્નો તો થતા જ આપડે જાય છે અને એ પ્રમાણે ભાવુભાઈ એમ કે છે કે આ જે બકરા ને જે બકરી એ લોકો કાપે એને એ લોકો ધર્મ કે આપડે આ ધર્મ પુણ્ય માને લોકો આપડે પાપ માનીએ ત્યારે ધોળગિયા સાહેબ એમ કે છે આપણા માં પણ એટલે એને કાયદાનો દુરુપયોગ કર્યો છે કોઈ જીવને મારવાનું તો હોય જ નહીં ધર્મ હિન્દુ ધર્મ નું શિકારતો નથી મારવાનું અને જૈન ધર્મ અને બોકડો હા ખરી રીતે હજ એટલે હજન માં ડાંગર ને કેવાય છે અજન્મા ડાંગર જે ડાંગર ઉગી છે કે નહી એવી પાછો બધી હોય તેને નેવું ટકા ને જગત ના નેવું ટકા ને આની આજે કોઈ નિસ્બત નથી આપડી વસ્તુ વાળે ત્યારે પશુ બળીને મારવું ને એ નથી બ્રાહ્મણો બધા કરતા હતા એક મોકળો બોકડો ગો રાખેલો અને લાલ રંગે ગયેલો કબીર સાહેબ ને આને નારાજાય કબીર સાહેબ જોયું કે હા હા બ્રાહ્મણો બધા બોકડા મારી નાખેલું બારી નાખે લાબી થઈ એટલે આ તમે શું કરી રહ્યા છો આ બોકળા ને શું કાઢી બીજું બધું તમે ખાવ બોકળા ને તો અમારે એકદમ છે કે તારે શું લેવા છો કયા શાસન કબીર કહ્યું કે બોકળાનો શું ફાયદો આવું અગ્નિ પ્રદક મળે એમાં બોકળાનો શું ફાયદો થાય કે છે બોકડાના સ્વર્ગ મળે કે છે શું કે છે આટુ <pyat> બોલ્યું તેના ઉપર ભોગવી રહ્યા ભય ભોગવતો નથી ભોગવતો બ્રાહ્મણ દરેક પશો ના ભરત ભોગવતો અમે ભોગવ્યું મારી મારી હજી ડલી ની પ્રસાદ ચાલુ છે ને કલકત્તા મહાબાલી વધારે છે ને ટીકાઓ ઉતરવા જેવું નથી ત્યાં માતાજી હા વસ્તુ કે માતાજી ને વિરાટ મા આપડે બધું નહીં કયું ખબર ખોટું આપડે અરવિંદ ઘોષે લે જીવન નો મોટામાં મોટો પત્તાવ આ છે કે અમુક પ્રકાર છે મને ખ્યાલ નહીં આવ્યો મૂતના પેજ બરોબર પૂછકર છે નિરામિત માં કોઈ થાય કે આદિશ માં પણ નિરામિષ મને ખ્યાલ નથી આવ્યો આપડે ભાજપ આવે એમ કઈ શીખીએ કે આવું ના હોવું પડે શું કરવું વ્યક્તિગત એમાં ના પડાય એક ભગવાન એક દેવ દેવી ત્યાં લોકો જ નહી અમે એમાં દાદા મૂળ છે ને એ સ્વર્ગ ની લાલચ છે સ્વર્ગ અને નરક નો ભય આ બે જે ઉભા કર્યા સ્વર્ગ અને નરક એમાંથી આખું ઉભું થાય છે મહાન પુનિયા નો છે ભૌતિક માટે હા આનાથી તો પસાર પડે બધું વાતાવરણ કરે ના કરો ભાઈ ના કરો બરાબર નું બધા બધી જગ્યા બધા દેવાય ને સરદાર ખોરાક જગ્યા સરદાર ધીરે નથી ખોરાક बातचीत समझ दादा उदयकर्मो गया जन्म ना भूत कालो जन्म मरा अत्यार कर्मो नो हे तो अत्यार कया कर्मो हे कया भावकर्मो कई रीते बंदा भावकर्मो आधार बंधाय भावकर्म से आधार बंधाय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 પાકે તારે દાદા એવું તો ઘણા પણ ભાવ કરે હું પણ રાજા થવું થવું બધા એવો વિચાર કરતા હોય છે એ ભાવ થના આધારે પાકે ભાવ થાય આપવાનું કેટ અને ડેબિટ ના આધારે લઈ ને જેરી તોય સુજે તમાર ભાવ વર્કર નાતાને જે હૂસ એ ગ્રાઈડ હોય તો તમાર ભાવ તો સહીતા તો જો ગ્રાઈડ જે આમે તાજેત પર બોલવાનું વાત છે સમજાયા ગોરે ગ્રાઈડ ચાલે પાક પુણ્ય ના આધારે જ બધું છે ઊંચામાં ઊંચી ભાવના જગત કલ્યાણ ની મારા તો કઈ ઉભરાતા હતા ચાલુ ગારું કેરાય ચાલુ ચાલુ શું સરસ સારા હોય આમ તો લાવી શકીએ કન્ટ્રાક્ટ નો ધંધો હતો લાવી શકીએ અથવા હું પચી વખત ની ઉંમરે કન્ટ્રાક્ટ નો ધંધો કરતો લાવી શકીએ અત્યારે મને આગળ વધારાનું બધું આમ ચાલે આપી હિન્દુસ્તાન હિન્દુસ્તાનગાવી રીતે બધું નહીં દેવતા રીતે છોડ જે આટલી બધી પીડ થી સંસ્કારીન કરી નાખે છે દેશ ને એ દસ્તુ પછી એટલી જ પીઢ થી સંસ્કાર આવી કરી નાખે એવો વિચાર આવ્યો અને તે એવું જ થવાનું થાય સાધન મોટા છે આ સાધનો છે હા એ સાધનો નાશ કર્યો સાધનો બહુ મોટા સરસ સાધન છે બીજું આમ આમ રોજ ઉપયોગ પેપરો ધરાવે સાધના જો સાધન કેવા મોટા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 आश्चर्य नही थे ज्ञान नहीं दत्व शु ज्ञान गुरु पासी थे ज्ञान गुरु पास શું કેસે એકદમ ની જે કહેવામાં આવે તકડી નહીં શકો હા એટલે સીડી ની મારફત હોય ગુરુ એટલે સીડી ફેર છે ને કેવું કહેવા મા હું જે કઈ તમે સાચું આશ્ચર્ય પામો હવે તમારે જ્ઞાન પીપર્ય પામે તે કયા કારણ કે આશ્ચર્ય પામતા માનતા જે પચી જાય બરાબર આશ્ચર્ય આચર્ય પાણી પાણી આશ્ચર્ય વૈજ્ઞાનિક વાત માનો નહીં માનો એમ આશ્ચર્ય કમાય છે તમારે કેવા ગણ્યા સાહેબ કે એના બી કારણો દેખાય છે કે જે ધર્મ માણસ જન્મ્યો મુસલમાન નો ધર્મ્યો જન્મ્યો એની રીતે જ વિચાર કરવાનો ખ્રિસ્તમાં જન્મ્યો એટલે જે આગળ પાછળ સંજોગોમાં જાય એનો જન્મ થયો એ પ્રમાણે વિચાર કરવાનો मार्ग, मुटू नो तो मार्ग आटल जगत जगत पात नहीं आश्चर्य आटलो मोटो समुद्र छता जोई सकता आनंद ने पा सकता नजीक जाता खबरती दादा तो ना, ना, ना, करवाना? अरे बोलता है जगत कल्याण भावना अपने बदाने से हमने आपने कृपा थकी भावना छे तो जगत आ ज्ञान रूपी समुद्र ने जाने के पे जाने केव रीते आप आपने जो ज्ञान रूपी समुद्र है એવું અમે બધા કઈ રીતે કરી શકીએ મનમાં ભાવના રાખવાની કે જગત કલ્યાણ એ ભાવના ખાતા લઈને અને તમારા હિસાબે તમારે અહંકાર ત્યારી ભાવના છે અહંકાર ત્યારી ભાવના એટલે એ બીજા જ ભાવના કેવી જગત પામવાનું છે એવી હેલ્પ કરશે જગત પામવાનું જે નક્કી આ અંદર જોવા નથી આમ આવું વિજ્ઞાન પ્રગટ થયું એ અંદર દબાઈ જવા ચાર રીતના ઉપરી થઈને વિજ્ઞાન કરે છે અને ત્યાર જેનો વિજ્ઞાન દાદા અમે જે મહાત્મા રીત પોર કે પાડો કચરો મારો ચૌદ વર્ષે પંદર વર્ષે જગન્ના નિગાર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 ली सही भारतमें लोकसत्ता में थो, थो, थो, रही है तो आज उदयपुर संयम एट संयम इंटर करे हर करे તમે તમારો અભિપ્રાય જુદો જ હોય શું કરે બે માં જુદા હોય એવી રીતે ના સુ કર્યું નામ કે તમારો અભિપ્રાય જુદો જ ભાઈ કોઈ કાર તમારામ ના હોય એટલે જેમ જેમ બે માણસ લે હોય એવી રીતે વસે મારનારા લોક ને સંયમ માં લેવા તેયમ સંયમ જગત આખું કોયા માયા લોક થી આખું એ આવો ક્રોધમાન માયા લોક થી આખું બંધેલું છે જગત થી માત્ર અને એ વ્યજ ઉપદે છે કદાચ એવો વ્યવજુખદે છે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 આપે જે સંયમ નો અર્થ કર્યો એ તો ઉત્તમ છે પણ જગત સંયમ નો અર્થ કઈ બીજો કરે છે હું બ્રહ્મચાર્ય બાબુ એ સંયમ થયો જગત એવું કેવું જગત એવું સમજો છે બોધ મોદો મેસેજ વાત કરે બોધર ઘણા બધા છે કે વધારે એક પાસુ આ છે જગત આ પાસુ પર એવું મર્મ દૂર કરે એટલું એ અહંકારી આ શ્રી ગુરુ ગુપ્તની વાન એનો શૂટ કરે શ્રી ગુરુ ગુપ્તની કો પર ગુરુ નહી એટલે શ્રી સંયાયને બોલવા અહંકાર કરેખાવો જોઈએ આ બધા ત્યાગ કહેવાય કે અહંકાર કરી દીકર માં બધો એક ત્યાગ અહંકાર કરી परिस्थिति अंतिम छेड़ाओ है जो मनस अतिशय भोग भोगवत एक जो मनस अतिशय भोग भोगवत एक मनस अहंकार कर बीजा छेड़ पर जो रहो ए तो बे अति थ एक छेड़ा पर भोग भोगवत पी कोई कारण सर एने संयम ने लीधे एना अहंकार ने लीधे त्यागी पुरुष थोड़ा तो अति थे तो ये प्राप्ति शू थी શન જ પડી ગયો પગડી ગયો હવે ભાઈ કેમ આમ નાખડી ગયો કપ ફૂટી ગયા ઉપાડી થાય એવું થાય હા બધા છૂટ્યા બિલકુલ હા બધા મુગ્ધ થયા એટલે આ નખા થી મુગ્ધ થાય છે પૂજા નથી થઈ મન સ્થિર થઈ ને પૂજા નથી થઈ શકતી મને મન એ શું ચાલો ચિંતાઓ ના કરી ચિંતા ના કરીને આવતી ને ખરાબ થી લે સર આપડે સંયમ છે સંયમ થી ગયો મનો કરે તમને અનુકૂળ ના આવે અભિપ્રાય જુદા થાય ને ધ્યાન પડે એમ નહીં ને ના સંયમ અભિપ્રાય જુદા પડી જાય એમનામ સંયમ પ્રકૃતિ થી પોતાનો અભિપ્રાય જુદો પડી જાય એમનામ સંયમ શું એટલે પ્રકૃતિ અનુસાર કરવું એ લમસમ સંસાર. બરાબર એનું કાર્ય કરતા એમ કદાચ શું કામ એટલે મને આ સમજાયું નહી આ બે દિવસ સમજાઈ ગયું કે બરાબર છે કારણ કે આ તો બધી અઘરી વસ્તુ હોય નથી કઈ પર મને આજે લાગ્યું કે બરાબર છે એવું છે ને આપણે સહદરીએ તો પ્રકૃતિ જ હોય પણ સકૃતિ તો સંચળ સદાન નીચે એરાકદ નારી એ સંચળ તેજ ફથી એરાક કરતા ઉધારે બીજા પ્રસંગો આવ્યા છે એમાં સરપત તરફ જે હું કેતો રહ્યો હતો ને એ એનું કામ એવું છે હે એનું કામ એવું છે એનું કામ એવું છે કે અમે પોતે કવિ લખે છે બઉ રહેવું પડશે એમ મને આખો ગામો માં મનની એકાગ્રતા ક્યારે આવે છે એકાગ્રતા નથી રેગ્યુલર એકાગ્રતા નથી રહેતી નાતો હોય પાંચ દસ વીસ હજાર હોય ગ્રહ તો ના ભગવાને માયા મૂકી છે તો એને ખસેડવી પડશે ને તમારા જીવાની પ્રવાસ જે ખસી ને રૂપિયા દેતા આવી જાય છે એ માયા એના ઇન્ટરેસ્ટ એમાં છે આપડે બનતા હોય ને રૂમ ના પડે તારે અમે ક્યાં ભૂલા મળીએ છીએ અમે ક્યાં ભૂના પડીએ છે તો સમજાવો